ના તું શી રીતે જવા તું હું શીત જતો રહે છું કે તું જતો રહીશ ને તું આવી છે મને વેચીશ તો હું જતો રહીશું આપડે જુદા પડ્યા રેવા દેવું થયું એટલે વેચી જઈશું હું જ રહેવાનું તું જવાનું વગર કોઈ કર બસ એ બે જારે કે નહીં બગાત બનેલી હતી જવાના એમ એચા કરે ને વીરજા તો પહેલે થી જ મારેલો છે મારેલો મતલબ બોર લાગેલું છે ને દાદા કહે છે વેઠું સંશાન વિશે સીતો મત પર રહે તો ક્યારે મરવા બી એ ના આવતો ઓર કિચન 52 થોડા ગણા લઈ જા બધાને લઈ જાય થોડા ગણા જીતા જેટલા માણસો વધે વધારે મજબૂત થાય વધારે વધારે મજબૂત થાય તમે આવો ને ભાઈ માફ કરો અમારું નથી કરવું કાલે એવું થયું કાલે હિંમત ભાઈ કે તમે અમારે ત્યાં બધી બધું અર્પી કરવા તૈયાર ભગવાન ને જરા કરે કે આ થોડું મોટું છે આપડે જયારે જવા નથી ભગવાન ખુશ છે આપણી આપડા મહાત્મા એકદમ જીવન થઈ જશે તમામ એવું નથી કયા લક્ષણો થી એને ખબર પડે અને જોડે રહી ને રાગદેશ થાય છે આત્મ ન્યાય તો આત્મ ન્યાય તો થાય છે સમજદાર હોય ને જ્યારે એવો અક્ત વાર ના લાગે જાગે લાભાવ પછી પરીક્ષા કરવાની શબ્દ વાત પૂછીએ નહીં તો એ ખબર પડે કે આપડી વાત ને જે સબજડ પડતી આવે એના હોય આત્મ જ્ઞાન છે ત્યાં વિચરા હોય કર્મૈયો નિરંતર સમાધિ વાળા હોય નિરંતર સમાધિ સમાધિ નાગરિક સમાધિ લોકો સમાધિ નહીં લોકો તો લૌકિક સમાધિ ઊભી જાય એ પાંચ કરી પડ્યો તો હું છે સમાધિક જાગૃતિ નિરંતર જાગૃત સંપૂર્ણ જાગૃતમાં સમાધિ સમાધિ સમાધિ ક્યાંથી દેખે જાગર તાગર ઉપાધિ એ સમાધિ થી જ દેખે સમાધિ દેખાયા પછી જાય નઈ એનું નામ સમાધ્ય એક જબરજસ્ત પછી જાય નઈ એનું નામ સમાધિ પછી યશ કામનાથી કે આવી બધી બાબતો પોતાની જાત ને દેખાતો કે પરાભવ પામતો જે જીવ પ્રાપ્ત થતો હોય હવે એને એ બધી પરિસ્થિતિ આત્મસાક્ષાત્કાર કરવા માટે કયા ઉપાય થી જઈ શકે એવા પ્રશ્નો બતાવે થાય આ બધા થી નાચી ગયા એનો થયું નહીં કોઈ આ બધા છોડી નાખી ગયા એનો થયેલો નહીં કોઈ ને પણ એમાં કઈ રીતે થાય એના માટે ઉપાય બતાવો કઈ રીતે બહાર નીકળાય મુક્ત થયેલા હોય આપડે તપાસ તપાસ કરી હોય ને તેમાં એટલે તપાસ કરવાની રાખવી આવી અને મુક્તિ મુક્તિ મળેલી હોય ત્યારે મુક્તિ આપવી વસ્તુ હાથમાં આપે ને રાખીએ મુક્તિ નથી મુક્તિ પછી જેવો માણસ મળે તેની કઈ જરૂર નહીં ગુજરાત ઉદય થઈ રહ્યો છે નુકસાનકારક છે વધારે ઉદય થઈ ગયો એવી જાતે સાધના એટલે કે મતલબ કે સાધના બધી બંધન હોય સાધના જેટલી સાધના પણ નિરી ના દાખલ કરીને એટલે રોજ વધે ઉઠે રોજ માર માર્યા રોગ રાખ બે જાય તો મેં ચાલુ નથી પરમ જ્ઞાની ના સંપર્ક માં જેટલા માણસો આવેમ જ્ઞાની ના સંપર્ક માં જેટલા માણસો આવે એ બધા તો કઈ જ્ઞાની કે વિશુદ્ધ થઈ જતા નથી म न मानी सकते व्यक्तिगत लगे परम ज्ञा सत्संग बदा कई आत्मज्ञान पमी जताे तो कई जाए नही साधना પોતાનું પણ કઈ હોવું જોઈએ એવું એમનું કેવું છે રામકૃષ્ણ પરમોત્સવ સંસદ માં તો બધા માણસો આવતા હતા પણ બધા કઈ વિવેકાનંદ ના બન્યા એ બધું વસ્તુ થઈ જાય આજે મુક્તિ માટે ખરેખરી ઉત્કર્ઠા થઈ છે કેમ પરખાય આમ તો મુક્તિ આવું બધું ગમે સૌને ગમે મુક્તિ બધાને ગમે પણ મુ અને સનાતન ચુક એ મુક્તિ ભલે ઉત્કંઠા હોય મુક્તિ એની મારે કઈ જવું નથી ભેગો થયો મને કઈક સાહેબ મને મને મોક્ષ આપો તો હું આપી ભેગો થયો છે કેવળ વિશેષ સુખ દ્વારા આજે ત્યાં પ્રયત્ન કરવા મેળવવા પ્રયત્ન કરે છે અને પરિણામે વિશેષ દુઃખમાં જ રચો પચ્યો રહેશે આત્મદર્શન એના માટે વેગું ને વેગું જ રહેશે એવું આપણે અનુભવી કારણ કે જેટલા ધાર્મિક માણસો છે સામાન્ય રીતે બધા છે તો સુખ ખોળે છે પણ તે પેલું આત્મદર્શન થતું નથી એટલે વિષ્ણ ના સુખ માં જ વધારે કૂટતો જાય છે હવે બધા જેની પાસે જાય ये बदा आत्मदर्शन ऐसी बात करे उपाय बताड़े रूपे रहे दान करने अहंकार ओो था रो ब પણ આ છે તેને થઈ જાય તો થઈ જવો જે બિચારે એની તમારી જો આજ્ઞા મોક ના રહેતો હોય તમારે બધા મળે આપ દુધી હોય બધું સમજે બધું બધું કલ્પના રિવાર કેટલો થઈ છે અને નિવિકલ્પ સૌ છે કલ્પના કરનારો માણસ ક્યારે થાય જ્ઞાની પૂછે તૈયાર જાય બીજું કઈ પૂછવું હોય તો મારે તો પૂછવા પૂછો હજુ તો बुद्धि स्वयं आत्म साक्षात्कार साधन नहींक्षात्कार बदा शास्त्रों के वेद उपनिषद बद्धा कहते बुद्धि आत्म साक्षात्कार थाय नही बीजों के बुद्धि निर्मलता ना थाय ज्यादी आत्म साक्षात्कार ना थाय અને બુદ્ધિ ની આત્મસાક્ષાત ના દરવાજા સુધી બુદ્ધિ ની નિર્મળતા વગર ના જવાય અને બુદ્ધિ નિર્મળતા કરવી હોય તો એના માટે અમુક સાધનો કરવા પડે ત્યારે બુદ્ધિ નિર્મળતા થાય એટલે આ વસ્તુ માં કે કઈ રીતના તો પછી આત્મસાક્ષા એ તો અહંકાર દેખા બુદ્ધિ ને એવું જોવામાં આવે જે લોકો અહંકાર ને ઘટાડવાનો છે તે અહંકાર સાધનો દ્વારા કરવા ઈચ્છતો હોય તો એના માટે સાધનો ઉપયોગ કરવું એટલે આ જો સાધનો સાધનો ઉપયોગ પ્રામાણિકપણે કરવામાં આવે તો પછી બુદ્ધિ નિર્મળતા થાય ને નિર્ભય બની ગયો એવું ગુમ થયું કોઈ જગ્યા ગુણ ભરી નથી એક માણસ નિર્ભય થઈ ગયો નિર્ભય તો મન કરે ને પણ આપણે જયારે સાધન ની વાત કરીએ ત્યારે સાધન નો અર્થ એટલો આપણે કહીએ છીએ કે સંયમી જીવન અને પરોપકારી જીવન અને જે કઈ કર્મ કરે એ પોતાની માટે નથી પરંતુ પરમાત્મ પ્રિત્ય સદાય પરમાત્મા ચિંતન કર્યા કરે એને હું સાધન કરું હવે આવું કરનાર માણસ જો શું કરવા જાય તો એ ને પોતે છે કબુલ પરંતુ ખરેખર પ્રમાણિકપણે સહી સુધી માટે જો કરતો હોય પરમાત્મ પ્રાપ્ત થ કરતો હોય તો એ કરવાથી એને પરમાત્મા સુધી પોચવામાં મદદ મળે છે પ્રાપ્તિ માટે જે કઈ ચિંતન મનન કરતો હોય સાધનો કરતો હોય તો એ ઉપયોગી ખરો કે નહીં પણ સાધન થયા સાધન કલીમ ના સાધન થયા તો સચિમ ના સાધન ક્યાં છે તો ગરીબ ના થયા ગરીબ ના થયા ગરીબ ના ગુરુ કઈ જગ્યા છે આચાર પણ નવો જોઈએ એક માણસ કર્યો છે બહુ થઈ ગયો તમારી પાસે આવે તો સાધક ચોખ્ખો જોઈએ સાધનો આપડેનારો આ બધા બંધન ને કરનારો પણ આપડે કેમ ગીતા માં સંપત્તિ તરીકે બંધન જ કરે છે અમર્થ નથી એટલે કોણ ભાઈ આ હિન્દુ માટે બધા ગીતા અમર્તો હોય મસ્તું મને બતાવી લાવો કે ગીતા નો આ સામા છે કૃષ્ણ ભગવાન એટલું અમદાવાદ કામના થ કોઈ જગ્યાએ આપડે આપડે નરસી મહેતા વૈષ્ણવ જંતુ તેને એ બધા ખરાબ લઈ શું કેમસ્કાર કરાય છે મારે નમસ્કાર કરાય હું ખબર છું કે પણ એવાઈદો એવું છે આધુ સગ્યા વાત નથી કરતા આપણે પણ કોઈ પ્રધાન થયા અને બાપા દેશના માટે પોતાની સલાહ આનું કહી છે નઈ એટલે એમના માટે આપડે બીજી વાત ને કહી શકીએ શું કે તુલસીદાસ કે તુ એ બધા વૈષ્ણવ નહી આ સંતો બધા નરસી મહેતા તુલસીદાસ વૈષ્ણવ નઈ લગભગ અમે ગયા ગયા પૂછ્યું ભગવાન બધા છે આપડા લોકો આવા નાંચર પરિસ્થિતિ ના ના લોકો કેવાય ભગવાન કઈ જીવ પૂરવા આપવું હશે મમેરું કરું એ બધી વાતો તો કે પાછળ છે તમારા માને આવે છે મોટા મોટો બસાયું હાર ઈત માં રામકૃષ્ણ અને આપડે રમણ આ પ્રો માં આટલા માણસો પણ એ બધા મહાત્માઓ સાધન રૂપે સદાચાર ની તો વાત કરે જ છે ને આપણને જઈએ મહાત્માઓ સાધન રૂપે સદાચાર તો વાત કરે જ છે ને સાધન એટલે હું બીજા કોઈ અર્થાચાર એ ઉપર ગયેલા છે તેથી કરીને હા તો નો દરવાજો બરોજ ના દેખાય બઉડ મા સદાચાર અંદર આખો સદાચાર માર્ગ ઓળંગે ને તો આપડે જાય તો દરવાજો ના દેખાય નિરંતર સદાચારી પણ આટારી છે નઈ આટારી છે અહંકાર વારો છે એ તો કાચી વિષય મળી ગયા એ તો કાચો સદાચારી કાચો સદાચાર દુરાચાર થી જે મકર થયા એ મક્ત ભગવાન નો ભય છો ભગવાન તો તમારો દાર સ્વરૂપ છે ભગવાન કોઈ ઉપરી નથી એક ઉપરી હતો નહિ છે નહીં થઈ પણ નહિ ઉપરી તમારે કોત હોય છે ખબર નથી ચાલ જ નથી કે કોને ભણાય સંત થઈ ગયા આગે આવી પછી ભ્રાંતિ એ ભ્રાંતિ જ છે ભગવાને દુનિયા બનાવી જ્ઞાન છે સાચું જ્ઞાન નથી શું નથી આથી વાત વાસ્તિક કે આ વાર્ત નરે અક્ષરે વાસ્તિક નથી છું તમારે શું બનાવ કરતા તમારે કરવાનું છે તપાસ નહી કરવી જોઈએ એ કરે છે તો આપડે શું કરવા તપાસ નહીં કરી તમે કેમ ભગવાન ભ્રાંતિ નો હાથ હોય પડવા માંડી છે તો આપના મતે બાર કલ્પના થી જુઓ છો વાસ્તવિકતા કશી ગઈ છે તો એજ વાત થઈ ને વિજ્ઞાનવાદી બૌદ્ધો ચાર સંપ્રદાય છે मन एवं मत हैुनिया दुनिया जो करुद्धि हिंदू स्वीकारता जैनता है बात निकलो शु એને અત્યારે શું કરવા જેવું નથી એમને બીજા માટે બરોબર છે ભૂલવારી છે શું પણ બીજા માટે કામ ના હોય પાછા એટલે આપડે ના કહી શકીએ તારું ખોટું જેવું નથી એટલે એમની સમજ એવી છે આપે જે કહ્યું ને કે ભગવાન કશું કરતા નથી આમ તેમ તો એમને એમ કહે છે આપનો એવો મત છે એમની એવી સમજ કે આપનો એવો ભગવાન પાપુ એવું નિયમ કેવો કે જેને વાસ્તિક હોય તેને મારી વાત કરી અને બીજા લોકો ને છે તે મારે બહાર પબ્લિક માં એમ કેવું ભગવાન બનાવ્યું છે લોકો એવું સાંભળું ગમે નાખીનો કુંભાર સી રીતે એટલે મેં ભગવાન ક્રિએટર હતો ને એવું કે પૂછ્યું બધા વૈજ્ઞાનિક હતા ભગવાને બનાવી આ દુનિયા કઈ સાલ બનાવી અનાદિ અનંતે તું બે ભાન પડે બોલો છે રોષ પણ મીનિંગલેસ વાત અનાદિ અનંત નહીં છે કા અને ભગવાન બનાવી એમ લોકો વિરોધે બોલે છે કે ભગવાને કોને બનાવ્યું એ તો કોઈ વસ્તુ પ્રૂફ થાય નઈ અને આ તો જોઈને કઉ છું કે ભગવાન શું કરે છે मात्र ने कर जे जवाबदारी पर सारू कोई गो શંકરાચાર્ય નો માયા વાત છે એ આપ કોછો એવી રીતનો જ છે એમ જ કે છે કે ઈશ્વર કશું જ કરતો નથી કે શંકરાચાર્ય એમના માયા વાત માં એવું કે છે કે ઈશ્વર કશું જ કરતો નથી આ તો તમને ભ્રાંતિ લીધે માયા લીધે એવું લાગે છે કે ઈશ્વર બધું કરે છે દેખાવ શંકરાચાર્ય જગત મિથા એટલે આત્મા રૂપે તો સત્ય ખરું સત્ય છે જગત એ સત્ય છે ભ્રમ રિયલ સત્ય છે જગત રિલેટી સત્ય છે તો મીઠ્યા પછી આમાં ના ચાલે એ જ્યારે ખોટું ના ચાલે ચાલે શંકરાચાર્યવહારિક સત્ય કે છે પ્રાદિભાષિક સત્ય વ્યવહારિક સત્ય અને પારમાર્થિક સત્ય અને પારમાર્થિક સત્ય બ્રહ્મ અથવા આત્મા એ પારમાર્થિક સત્ય છે જગત છે એ વ્યવહારિક સત્ય છે જગત વ્યવહારિક સત્ય કે છે હવે એ તો આપડે ના પાડીએ તો શિષ્યો હતા પદ્મપાત આચાર્ય તોટકાચાર્ય વિદ્યારણ્ય સ્વામી સર્વજ્ઞાત્મ મુનિ પ્રકાશ આત્મ મુનિ હવે તો પછી આપડે કશું માન્ય જ નહીં તો કશું કોઈ તર્યું નથી પછી માન્યા શંકરાચાર આપડે રામકૃષ્ણ પર રામકૃષ્ણ પર હંશ કે રમણ મારે કહીએ છીએ ને જેમકે રમણ મર્ષિ ને જોઈએ છે કે રામકૃષ્ણ પ્રમોશ જોઈએ છે એ બધા પણ એ જ વાત કરે છે જે શંકરાચાર્ય કરતા મતલબ કે આ જે જગત છે એના પ્રત્યે કોઈ જાત ની બુદ્ધિ રાખ્યા વગર આ રાખ્યા વગર આત્મ ભાવ ની અંદર સ્થિત થવું એનું નામ જ મોક્ષ અને એનું નામ જ પરમ સુખ એ સ્થિતિ અનુભવનારા આપડે જોઈએ આત્મભાવ એમાં રાખ્યા વગર પોતાની જાતને તરીકે રાખ્યા વગર પોતાના આત્મ રાખે આત્મભાવ રહી શકાય ને આ બધા ગપા મારે છે એ લોકો આત્મામાં અને આત્મા માં વાળા ગપા મારવાનું શું આત્મ જ્ઞાની સિવાય આત્મા રહી ના શકાય આત્મ જ્ઞાની હોય તો આત્મા માં રમણતા કરી શકે અને લોકો વાત કરો છો ને એ તો સામાન્ય હું એવા માંડશો વાત આપ જેની વાત કરો છો સામાન્ય બજારો ની વાત કરતો આત્મભિન્ન વસ્તુ પ્રત્યે સર્વ થાય એવી એમ સમજો કે ઉપેક્ષા એમ નામ જ છે આત્મજ્ઞાન આત્મ જ્ઞાન એટલે આત્મા જુદો સ્વરૂપાનુભૂતિ બીજી કોઈ પણ વસ્તુ માટે ન જેને મોહો હોય ને પ્રશ્ન હોય આવા જે રામકૃષ્ણ પરમો કે આપણે જે રમણ મહર્ષિ ને જોઈએ છે એમની વાત કરું છું રામકૃષ્ણ રામકૃષ્ણ પરમો રમણ મહર્ષિ જેવાની વાત કરું છું ને બે જનારાવું પડે જેના હાટી ની વાત હોય તે બધા મુખ તરફ જઈ રહ્યા છે બીજી બુદ્ધિ ની વાતો હોય ભટકવાનું તે કરે ચાર ગેર નો ઉપરી પોતે વેદ લખાવડાવે ઘણી વાર ક્લિયર કબીરો હાટીલી મીરા લક્ષ્મી માં બધા ભક્તો થયા બધા હાટીલી પણ રસ્તો સારો છે બાકી આમ બી હારી રસ્તો નથી આપે તો ખાવું એની ભૂખ લ્યો એ જેને ખ્યાલ ના આવો આવા માણસ ને મુક્ત ગણ્યો એ તો બધી બનાવટા બાબા ઊંઘી ગયો સમાધિમાં જોયું નથી એટલે બીજું જોયે ત્યારે ખબર પડે કે શું હોય સમાધિ જાગૃતિ નિરંતર છે આમ આદમી યોગ વાસિષ્ટ નો એક શ્લોક છે પરમા ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધાથી પર છે આત્મા અને જ્યાં નજર કરી ત્યાં બાદ તેને દર્શન થાય બધાનું નામુક્તિ એવા માણસો દેહાત્મ બુદ્ધિ ગઈ હોય અને દેહત્મ બુદ્ધિ થાય એને તે આત્મજ્ઞાન થાય છે આત્મ બુદ્ધિ જતી છે આત્મજ્ઞાન મુશ્કેલ છે આત્મજ્ઞાન એક એક વાક્ય કેવું લાગે વાંચે ને જરૂર હોય આત્મજ્ઞાન એક જ વાક્ય વેદાંતમાં વ્યવસ્થિત આજ રીતે પણ એટલી જયારે પેલું સિસ્ટમેટિકલી મૂકેલું છે બાકી એ કે છે એ જ છે શેંગરાચાર નું એક આત્મસપ તમે સ્તોત્ર એનું નામ જ મુક્તિ એ બીજું કઈ નથી એટલે હા આ વિચાર્યું આવે છે કેટલી દુકાન ખાઈ છે તું ક્યાંથી આવ્યો આત્મા શિવાનું બધું રિલેટિવ એનું નામ તંદ્ર હોય પણ ધંધ્ર ધંધ્ર સુકું ના પડી શકાય એવ જાણો જો પાપ પાપ અને પુણ્ય એટલું પાપ એનું ખેડી જાય આદર છે દેવનો અમામે આદર છે સુકું ના પડી શકાય તો પોર તો વ્યવારણ છે અમાર આદર છે ખરી છે આ હા આ વખત મારી નિત્ય ભગવાન પર ઉપર ને પણ મુ દશા ની અંદર જો દ્વૈત ને સત્યમાં નો તો પછી મુક્તિ નથી કારણ કે બે સત્ય ન હોય શકે એક જ સત્ય હોય શકે જયારે તમે મુક્ત હો નથી આત્નું જ્ઞાન તો નહીં પણ અન્ય હા ભાવ તમારી શરીર નું સંપૂર્ણ શરીર નું નહિ પરમ સત્યુ એકલું એનું નામ છે મોક્ષ માં જ નથી આ તમને સમજાય છે ક્યાં ના વિકલ્પ આવે રાત એ ના હોય લોકો મેન્ટ હોય સકે બંને હોય સકે તારે સાચી વાત શું કર્યું ગયો ये हो। ना इसके आप शंकर पुरोहित भाई शंकर पुरोहित हाँ मारा जगह पर बैठे मेम सेव पड़े નથી એને નથી કેવું પડે છે કેવું પડે એક શબ્દ નથી મને કોઈ નથી એતો સંસાર ધંધા દરેક માણસ તત્વ વિશે ખ્યાલ જુદા પણ હોય શકે છે બીજો ખરો ને એવું હું માનતો નથી વાત તો એક જ છે એકમ શબ્દ વિપરા બહુ ધન થી સત્ય એ જ છે માણસો જુદી જુદી દ્રષ્ટિ એનું નિરૂપણ કરે છે જુદી ભાષા નિરૂપણ કરે છે તો કોલા કોલ વસ્તુ હતી એ સાચી વાત ભગવાન આત્મ જ્ઞાન શું પૂરું હતું છે આત્મજ્ઞાન વસ્તુ જુદી છે અધ્યાત્મા એક અક્ષરે નથી ખાલી અધ્યાત્મ નામ લખ્યા છે અધ્યાત્મ એટલે શું આત્માના સન્મુખ થવાની વાત પડી છે અધ્યાત્મ થાય શું થાય આ તો આત્માના વિમુખ અને અધ્યાત્મ